તમા મારાનું પ્યારની બારનો પ્યારને કોઈ લાગે વગેરેની કેવી જ આપણે પ્રેમ કરતા આવી છીએ પણ પિરો મારા એના સ્વાસને અનુસરીને પ્રેમ કરે છે કે નહીં તેની ખબર આપણે જ જલ્દી મજલ્દી કેમ ખબર પડે હું કરવા ખબર પડે આ આ ટિકિટ મે અને એરલેપ બેને પ્રેમ થાય હોય તો છોડ નઈ પ્રેમ ન સો તો તારે દેખી દે તેમ બેય પૂરું નથી હોતું હા હોય તો પાંચ બેસે ના પૂરી ચાલુ કેટલીક કેટલીક ટીપી એ જ વાર્ટક છે કે એની પર આપણે પાણી રેડ પાછી કેટલીક ટિકિટો તો એ ચોટેલી આપડે પણ પ્રેમ કરવું ના પડે આપડે કોઈની ઉપર પ્રેમ કરતા આવીએ શુદ્ધ પ્રેમ એવો છે એમાં કરવો પડવાનો સવાલ જ નથી એમાં સ્વાભાવ પ્રમાણે શુદ્ધ પ્રેમ પછી કરવા તમને ખબર નથી આપણે એમ અથવા એમનો તમારે એમ કેવાય કે બે શરીર ના ધોરણે છે એવું તમે માણસો કારણ કે પણ એ નથી માનતા આદર્શ પ્રેમ ની વાત કરતા હોય છે છોકરા અમે તો આદર્શ પ્રેમ કરીએ છીએ આ બધા લોકો તો કઈ સમજતા નથી આ પ્રેમ માં આવી વાત કરતા હોય મારે એની પ્રેમ અને આશક્તિ નો યથાવત અમારા આદર્શ ભંગ નહી થાય આદત નથી હોત મેં બાર ખાઈ ખરી ભરી જ બાર ખાવાનો રસ્તો છે મારે બધું ખાવાનો રસ્તો છે આ ધોધ બાપા જો પૈણ આવે તો પૈ ની જાણો રમવાનો અને રમડ્યા વગેરે છીટકર નથી મળ્યા વગેરે છૂટક નથી ચૂટકો જ નથી ત્યાં અંદર થાય તમારે બોલવાની જરૂર ને બોલશો તમે ગુનેગાર થશો શું શું તમે વસ્તુ જવાબદાર જે વસ્તુ બનવાની છે એ બધું જવાબદાર તમારું શું છે ના ના પ્રેમ એટલો અંધ નથી પ્રેમા કામાં બધાઓ હિન્દુસ્તાન ભરેલું છે તેમાં અથડાયા જ ગ્રગાડી વાંધા જમતી વખતે લોક નું પાછો વિચાર પટેલ આયુ તારો માગી શે થાય પટેલ આયુ માગી શે થાય માગી પાંચ રાખેલો નાખી અટકતા જવા દો કે માઈ સાહેબ એ કહી દે કે જવા દે એને ફોટો થઈ ગયો આપડે બધી જગ્યાએ કહી દઉં આપડે પેલા ભાઈએ કેટ ફરી કાઢો શું સુખ માને છે શું માને છે ભયંકર દુઃખ ને સુખ માને પોતાની ભયંકર મિલકતો બેસી ખાય છે એનો આગળ નો ઉભા થયું બેંક ની પાસે છે આ પ્રેમ નો શું તથાવત છે અમુક અમુક રીતે અહંકાર હોય તો દયા રાખી શકે માણસ અમને દયા બિલકુલ એ ના હોય ના અમને કરુણા હોય કે દયા તો બને કેવાય અમને બિલાડી ઉંદર પાછળ પડે એટલે દયાળું ચમકે છે ડોક્ટર એ પાછી બિલાડી કરે ના શું થાય બિલાડી બે બચ્ચા મૂકેલા બિલાડી રોજ સાત વાગે જવા આવે સાત સાત વાગે આવે સાત વાગે આવે એટલે લઈને આવે મોડા હું કઈ બિલાડી ના આવી હું વિચાર કરું પાછળ થતું છે એના બુદ્ધિ છે રોજ એના પચ્ચા માટે લઈને આવ્યા આ ત્યાં કોઠી કોઠી ભરેલું ત્યાં આ લોકો ભર્યા છતાં દર્શન થયા છે હોય દયા હોય ભરી પડેલી હોય ખૂણામાં જે બઉ દયાળું હોય ને ત્યારે તપાસ કરવી એકદમ થાય ત્યારે જે રડે એવું રડે એ ક્રોધ કરે રડે ક્રોધ કરે આ રીતે જે રડવાનું જે છે એ જે ઢીલો થાય છે અભિવ્યક્તિ છે લાગુ થાય તો આ બધે નઈ લાગુ થાય એ તમે કોઈ બધે લઈને લાવો મને તમે રડવું જ નથી આવતું કોઈ એ રડવું એ સરંગ ની બીજી રડવું એટલે એક જાત નું સરેન્ડર થવું નહીં પ્રેમ દેખાયો નહીં નઈ આપડે રડીએ પણ મારો ગુનો આવ્યો અને સાહેબ એના થકી જડવું આવે એટલે એક જાતનું તરેંગર થોસ ના ના એ ટીવી ને તે જ આવી ગયો બીરો નોર્મલ હંમેશા નોર્માલિટી થી આવવાનું કહીયું છે દરેક સવા માં નોર્માલિટી થી રો બીરો નોર્મલ થાય બે વસ્તુ ટીવી ને કરે ગડી ગડી આવું એ ફૂટું ના હોય તો એ ફૂટું હા બેસ રેણે હમ મારા થોડો ડ્રાઈવિંગ સપિંગ સણ રળેથી આવે છે બાબા કરતા ગુલ આવે પેલી ઘરે મુકેશર માં ઘરે મુકેલ શર્મા આવે ત્યાં કેવું કહ્યું રડે છે તમે મારી માલથી દીવા દખલ કોઈ ની નથી કોઈ માણસ દખલ કરે છે એ તમારું તમારો હિસાબ છે પૂરતો બાકી હિસાબ કેટલે કોઈ દખલ કરી શકે એમ નથી પણ એ મન માનતું નથી ને હે આપણે આ કે વર્ડ માં આપણને કોઈ દખલ કરી શકતું નથી પણ કોઈ નાનો મોટો કેમ નથી ઉભું કરવું છે આ મન બુદ્ધિ જીત ના અંતા નો ધંધો કરે છે કે આપડે અજ્ઞાન અજ્ઞા ના દાબા માં અંગ્રેજી એક નવલિકા છે હિસ્ટ્રી ઓફ એક નવલિકા છે તેમાં એવું છે અને પછી ઉપર ટાંગે અને પછી જે કોઈ આવે એને પૈસા હતા એટલે બધા બોલાવે ચા પાણી કરાવે અને પછી આ અમારા અમારા પચીસમી પેઢી એ દાદા થાય આ અમારા ફલણા થાય शक्ति आटल खोटू है कार प्रकार एक लोक संज्ञा एक ज्ञान संज्ञा લોક સંજ્ઞા માંથી એટલે આનો ઉકેલ ના આવ્યા હવે તમારે તો પછી કરવાનું રહે નઈ ખબર કામ બધું ચંદ્રકાંત્રમ આવ્યા એ બધું છે ચંદ્રકાંત હૃદય બદય બધું વ્યવસ્થા તાબા માં છે એને જેમ ચલાવતું હોય કરવાનું આપડે ચંદ્રકાંત આવી હોય તો જાતે કરી બરાબર હોય આપડે પાછી ને રંગ નથી બે ના સ્વામ નાયું કરું બધા કરે જોયું મુંબઈમાં ચોરીઓ થાય છે ને જે માણસો કઈ કલ્પના ના હોય એવી જગ્યા એ વસ્તુ મૂકે છે એમની રહી જાય હા અને જે લોકો તિજોરીમાં કાળામાં કાળું એમાં કાળું મૂકે છે બરોબર માણસ ખોટો મોજો કે ખોટો ચંપલ પહેરી ગયો હોય તો બીજા બધા એટલે આવી રીતે માણસ બોલાવે છે બધું બોલાયેલા દુઃખો છે આ દુઃખો આ દુઃખો માટે કંકોતરી લખેલી છે એ ઇન્વાઇટેડ દુઃખો છે આ અન ઇન્વાઇટેડ કોઈ વસ્તુ આપડે ઘેર આવે નહી આધારે આવે આપડે માલિક છે તમારા મિત્ર તરીકે સમજતા હો તો તમે આ લગ્ન માં આવજો બિલકુલ ગયું નઈ હવે બનેલું રાખેલું છે જોયો સેવા નાખતો જંકા છે मन में आधा कहे मित्रों ठीक है व्यवहारिकलेजिक ना प्रोफेसर बूथ कर <laughs> <ना>। ના પણ એના પછી મારી શકે ખરો ગણતા મારે વાત હર્મદિન પર છે ને આપણે ક્યાં સુધી ચાલુ આદિવાસી ના આદિવાસી ના ભ્તો જોયા નથી ત્યાં સુધી આદિવાસી ના ભ્લેટ જો ચંદુબેન લઈ જવું પણ મેં પછી ચંદુબેન લઈ ગઈ મેં જોયેલા છું અને બે ગાયો હોય આપડે કઈક તમે કોઈ ના ઉપડી ખરા અને આ બે ગાયો નું મારી શકો અને અમારા બાબાને મારી શક્યું કે કૂતરા ને ઉપરી હોય કૂતરો આગળ આગળ આવે એટલે બધા જીવી રહેશે આ અહંકાર ખોરાય છે તેના આધારે જીએ છો તો આવે તો એને ગમે આપડે કે આ રૂપ માં સુધી રાખે આદિવાસી ને એ ગમે નહિ આપડે એને જમવાનું વાગીએ ને આપડે સમજુ લોકો પ્રાપ્ત ને ભોગવે અપ્રાપ્ત ની ભોગવે છે એની વ્યાખ્યા પેલું ભોગવા ખપી ના જઈએ ને भोग क्यों कहवा भोग नहीं, के नहीं आव, पुत्री हो आ पानी वो तो के पुत्री पानी पीधु कहवा मीठा पुतरी पीधे न कहवा भोग भोग भोग भोगवता है आप क्या भोग भोग કોણ ભોગવે છે એ નથી કરવાનું છેલ્પના છે એના બાપ ને શું કરું હું દુઃખ ભોગું છું કે જેની કલ્પના છે હું દુઃખ કલ્પના નઈ કલ્પિત છે સાચું નથી કૃષ્ણ ભગવાન એટલા માટે કહ્યું કે લાગુ થાય છે નહી તો વાતમાં તો પરમાનંદ છે ભોગવવાનો હોય ભોગ શબ્દ બંને લાગુ થાય દુઃખ ભોગ સુખ ભોગ બે લાગુ થાય કેવું ભોગ ને જુદી વસ્તુ ભોગવવાનું હોય ભોગવવાનું કલાક સાંભળી નાખે ને અમારું એ કલાક જામત થઈ જાને પ્રાપ્તિ ને ભોગવવાનું એટલે દુઃખ આવી કે સુખ આવે બંને ભોગવીને હોય પ્રાપ્ત ભોગવી પ્રાપ્ત ભોગવવું બેસીલા માં મારો પલંગ ગયો ને ત્યાં સુધી લો હું બારે થતા ભણિયા ભારે ને પછી નો ભોગવતો કે સ્ત્રી ભોગવે છે આ તો મૂર્ખ અમતકો ડકો મનુષ્ય જાતિ અને હું પછી ઓડવાનું દેખું પેલા પેલા તારે ઓરવાનું દેખવું ખરી સુવિધા આપણે એ તો જા છે ને આ દક્ષિણો માં કર્મર કરે સંસાર ની વ્યાખ્યા આપી હોય તો સરમરસર કઈ દેવું કરેજા ભણવા મારે બેઠાતા પછી ના ચક્કરો જાણે શું જરા સદા મળે એમ તો વેપાર કરી વેપાર કોણ હતા કે ફગાવી લીધો છે પછી બે છોકરા આવ્યા તો બે છોડી દેવેદાયું તો વેપાર માં જુ એને હિન્દી વેપાર કે છે હિન્દી જે છે ને હિન્દી ભાષા માલકી પણ કોઈ નું દખલ નથી કરતું કોઈ મારે છે લોકો તો એમ માને એવું જાણે જગન દખલ કરે તો માથે આપડે દુઃખી છીએ તારો બાપો કોઈ દખલ કરનારો કોઈ જગ્યા નથી સ્વતંત્ર જગત છે ટેન્શન આપી શું ક્યાં જાય અને ખરેખર લાઈટ તો આ વપરાશ પાછું મૂળ લાઈટ પાછું આત્મા નો સફર પ્રકાશ કરે સ્વનો પ્રકાશ કરે સ્વાગત કરે છે આ બધા મહેમન થાય છે સાથે કેટલું લઈ જવાનું હોય એને હું પહેલી તૈયારી રેતી હતી બેંક બેલેન્સ હોય કે બંગલા છે કુદરતી જપ્તી થવાની છે એ બધું આપડે વિચારી રાખે કે કુદરતી જપ્તી ના થવા દેવા લોકો બીજા કરે છે છોકરા નામે બધી મિલકત કરી અને પછી છોકરો ગયેલો બુધી ગયો હા ખાતર છે એના બેટા એની મિલકત આપડા બગલા આપડે ખુબ અસત સદમુ કેતે તો મહારાજ તો સ્નેહ ઉસી દા તો એડી બનાવતી હઈ જઈ ગઈ હોઈ ગઈ દા એક દા જે મન બધ બેઠો રહે આપણા મનમાં ના કે કે બેઠો બડા અનુભવ કરી લે તા બરી ઈહી તરહમાં મન બેંડી આવીને મેને બીજું ના માંગરાં કે સર સાંભળો પડી જાયે કુછે તા તા હા હો તમા વસાન ની જેદી હે હે કરો હે કરો ની જેદી હર અલગા કે કોઈ દેઈ ખુશી ના કે નહોતું અલંગા કે દેઈ ખુશી છે અને જે સિદ્ધાંતનો મેલ પર લોકાથી આ આથી એ બધું નરી ભરેલી છે કે જેનો પાપથી ભરેલી છે કે કેન્દ્રથી isotope કેન્દ્રથી isotope કેટલાક પાસ કરતા નાના વૈરાગના પુસ્તકો એક રંગમાં શું ભર્યું છે એટલું બધું આ વૈરાગી જે છે એ એક રંગ પસંદ કરે બગલા એક જ રંગમાં એટલું બધું શું ભર્યું બધા ઘણા રંગો છે આબુ ગાળવાના પેલા મળતા નઈ આબુ ગાલવાના મળતા નઈ કોઈ દાડે કઈ ખારી બારી ચાલે એટલે કપડા સ્વરૂપે ગુલાબી થઈ જતા હતા આ રંગ ના નજીક જતો પાતો ધીરે ધીરે એટલે આ સ્વસાવું જે થાય છે ને તે ઉપરથી આ લોકો બતાવ આપડે અને બીજું ફાયદા કરતા છે બીજું એટ્રેક્ર અગ્નિ જ્વાજ્ઞાળાઓ ના ભાઈ નહીં હા એને લાવવા માટે એવું નથી કુદરતી આપડે અહીંયા આગળ પહેલા કપડા કલર થઈ જતો લક્ષ્મી સિદ્ધાર્થ માતા લક્ષ્મી ભગન વાપર અને પછી મો નાક થઈને ફર્યા છે કારણ કે રક્ષણ કરવાની ટેવ પડે રક્ષણ બીજું કોણ છે કરી શકે તો આગળ તો પછી ભાઈઓ રાય પોતે જ જાતે ના કરવાની જરૂર છે તો ભણ નથી કૃષ્ણ ભગવાને એટલા માટે કહ્યું બેસ ને નહી ખબધ ઘોડા હું આંખીશ કેશું પાંચ હું આંખે પણ લગાવ છોડી દેતો નથી પાંચ ઘોડા અને તે બાજાય ઘોડા નાખતા લગામ ના હોય લગમ ડાબડા ખેડ ખેડ કરે ઘોડા ના ઘોડા પર દોરી કરે ઘોડા ના દાબડા ખેંચે ને શું થાય આપડા પાંચ ઇન્દ્રિયો ઘોડા છે શું છે આટલા બધા સાધનો હોવા છે ત્યાં ભોગવતા ના આવ્યું તારે એમ બોલ છે લગન નહિ પકડાય છે લગન પકડે છે ને ઘણા મેં સાંભળ્યા છે બે તારે ઘોડા પર બેસે અને પછી ઘોડો કાઢી નાખે તારે આપડે શું કે સારો નથી સારું ના મનાવે આપડે તપાસ કરી ભાઈ ને ઘોડા જાય ખબર પડે ઘોડા સાર નું વજન કોઈ દાડો હોય ઘોડા ના કરોડ ઉપર ના હોય સાર નું વજનગણા ઉપર હોય કહીએ મોટલું મૂક્યું હોય એવું ગબડી અને પછી ઘોડા ને ખરાબ કેવા લોકો બહાઈ ખરાબ કે છે ને મારી વાય બઉ ખરાબ આપડે વાઈક ખરાબ થયું તૈયાર પોલું ઘણું થઈ જાય પૂછાય એના કરતા આપડે પૂછાય તમારે કેમ થાય બઉ સારા એમાં તો એ કોઈ કારણ બને એમાં મજા કેમ શું બરાબર છે આ તો લાગી ગયા માસિન માસિન ત્યાં ચાર લેખા શું ઘણા છે ને બીજી બીજી કલા ભૂપેન્દ્ર માટે જ્ઞાન માં જ્ઞાન એકાદ હજાર લઈ લેજે એટલે તારું કામ ચાલે પણ પાંત્રીસો પગાર એ પાછું હોય છે આપડે પોલ કુદરસો વાળવાના બાકી જુદી રહેશે ને હા એમ બીજું પોલ બીજું પોનું જુદી રહેશે બીજું પોલું નથી બાબો છે એમ જબરજસ્ત ગણતરી વાત હોય ભાઈ ને પૂછીશ તો એ શું વિશેષણ કે આપડે માટે બહુ સારા છે એમ કે મને ખરાબ કે છે આબરું હજાર મધર જોડે નો સંબંધ આપડે રિલેટિવ સબંધ છે બ્લડ રિલેશન છે અને પેલું રિલેશન છે પણ રિલેશન સબંધ છે રિલેટિવ સબંધ છે ભાઈ હોય તો એ ફાળા ભરવા લાગ્યું હોય તો આપડે આ કી વાત આપણે છે મારી ગુણસારી બહુ સારી છે ખબર વેપાર ચાલે કે નહીં આપણે વધી જાય એટલે જો બોજો લાગતો હોય ત્યારે ભાગો હોય એમાં કોઈ ચાલે ના લે સર ભાગતા ગયા પણ થાય છે સરવાળા ના લાગે ત્યારે સરવાળાકાર ભા હોય ये सुना राजा राजा का गुण बड़ा बड़ा है शिलोगे उन्होंने जाने दो रे अच्छे में फिर अलीचंद एक पति के उन्हें ये वो नदी का डेमरे है इन्हें देखेंगे खाकर के उन्हें एक बहू बता जल्दी से उन्हें तकिए से खाकर करवा जल्दी जल्दी उन्हें तकिए में तुम्हें कर दे खाकर करवा मुझे दीजिए જેટલું બેન થાય બધું જેટલું સરવાળા અને ઘણા સરવાળા એને તો કદાચ જ ગર ગર મોबई બાધા જ જ આપણે જો જ નહિ કે બાત કેવટી કરે ઓટ તો તો ઉલી જશે કે તા બાકી ચલાવવાનું છે કે કેમ કરી અરે અમે એમ દેખવા તો જ સલો લગા કે તાર કરે જો બલે આ આને તો બહુ સલો બોલ બોલ કે આનાથી બહુ જ જો તો બીડી બોલ એ તાર સરસ લાગે ને બીકોય પુદરા તમારા માથે હેલ કે છે પુદરા બીચ સે કે નહીં એને ઓછું કે નહીં Ah, on est déjà la, elle est toujours <coughs> là. Et là, c'est encore bon d'aller. Hein Si on a tout ce qu'il faut. Oui. Oh, mais on va descendre là, on vient de la. On va prendre la baie. Vous gravez, vous gravez ça. Ça grave, le coin de la rue. Ça y a dans la rue, ça va arriver jusqu'à. Ça les en a pas. Oui. C'est rien. परिनाल को पता है थोड़ा मैं सा काम लगा के बैठ जाऊं कैरी बैग में छुपा के। ये खाना मैं पकड़ रहा हूं। आज ये पता नहीं चाहिए। बाहर का तो काम कर रहा है। अभी गन्ना डालो बराबर से बाहर में। कोई बाहर अपना गधा पीके ना बाहर में कोई नहीं हिलने को है। वो कौन छुपा तो। क्या नहीं भाई हेलो कनेक्ट कर दी कोई कहानी कही चेक कर सकते हैं बाकी बराबर बड़ा बड़ा लाल चेहरा बात तो मेरे को था तभी मुझे दिखे तो ये पता सही है ये बताइए कैसे लोग है ये लोग कह रहे हैं हम टाइम में जाएंगे तो और नहीं कुछ था ही नहीं था नहीं है कैसे बात है कैसे मत कर रहे हैं ये है तो कैसे बात कर रहे हैं मेरे रामदास ने सब बढ़िया लोग है और रही ये वाली ये भावनाएं거든요 मैंने आज अमिताभ बच्चन के बेटे거든요 आज प्यार ही वो बोल रही नदी पक्षी बोल रही नदी मैं रोए को चली नदी और वर्षा को चली ये भी देखा नहीं है आज ये महाराज लग रहा है सर ये attendant भी यहां पर लेकर चले कर सकते हैं लगता है इनको बुला रहे हैं कुछ कराना तो नहीं I'm a little bit of a fight, <laughs> I'm a little bit of a fight.